અભ્યાસમાં <laughs> છે <laughs> <laughs> આપે જે બધું કયું જ્ઞાન આપ્યું કે ગાલ માં આવવા ઘણા પણ અંદર કેમ દામી જગાતું નથી અંદર દામી જ છે તમે પેલી તમે આ કેરી જેસી જો છો મૂળ બેટા પે જેસી જો છો આય દસી ના આપડે જામી ગયું ને જામી ગયું નઈ નવે ઉપર થતી નથી ખઈ નથી મળતી નથી રહી પણ સુખ નથી થતો હજી હા હું તો ના સુખ ના બોલતો તો કેવું કહેતા સુખ ના થા એક સંસારી સુખ ના થા આ બધા શું ભય છે આ સુખ દુઃખ ના થાય એટલે આપણે પહેલો સુખ ભોગ થયો સંસારી દુઃખ નો અભાવ બીજો મોક થયો તક આ દેશ ઉભે નિરાન થાય સ્વાભાવિક થાય શું થાય છે આનંદ થાય ને કલાક રહ્યો હતો મને બધું તમે શું આપેલું કોઈ લાગે નથી પેલા ત્યાં ડિસેમ્બર ગયા હતા તો બધા પેલા કેતા હતા કે તમે એક મિનિટ અમારી ચિંતા બંધ કરી લો દાદા ના હાથ નો વિવાહ આપ્યો મત પ્રિન્સિપલ દાદા રસ્તો બહાર જાય તો દાદા બધો થઈ ગયા સુવિધા થઈ ગયા બરોબર નથી હું તો વિકલ્પી શૂન્ય છું અને મારા બાળકો છું વિપક્ષ થઈ ગયા છે કારણ કે હું હું મનો વૈચારિક દ્વારા ટીમના સુંદર છે બધા અને મારા ભાઈઓ ટીમના સભાઈ ભાઈઓથી બરપૂર છો તો જો તો વિકલ્પને ભાવમાં ખરેખર છે વિકલ્પ એ ધ્યાન પોતે નથી ધ્યાન કલ્પના કરી એ જ કરો ધ્યાન પોતે નથી ધ્યાન કલ્પના કરીને એ જ કરો બરાબર કે બરાબર શું માં માંનો દરગાહ ઓછી અને ભાવમાં વિકલ્પ નથી થતો ભાવ ગયો એ પ્રભાવું કહીએ પણ કારણ સર આપડે તો આપણે શું કરવું આપણે દૂર જાય આપણે પસ્તાવો મારી લાગણી કરતી નથી તો એના પસ્તાવું એને કહેવું નહીં અસર વગર ના કરવું એવું ના કરવું કઈ કહી છે તમારા બધી આપણે પસ્તાવું પડે ભૂલી લાગણી કરતા એવી લાગણી થશે ભૂલ થઈ અગભરી ઇગભરી ઇગભરી અંધાં પાડા ચાલો અમાર પરે હ હા એક કટર્જી કે તોમાં એક કટર્જી કે લબના ઘરે આવો આ દવા બહે ક દવા દવા દવા કે દીક હવે માણસ માણસ જાય છે નદી કે નાળી પણ કે જે કાટા ભરી ગયા એ નહીં તો મે શું નીકળી ગયો છું આત્મા હે આત્મા એલી આત્મા મને જે આત્મા નીકળી જાય એટલે પછી આ ભાઈ એ આ પ્રભુ દવા માં દેખાઈ નહીં આત્મા છે તો જ્યારે આત્મા નીકળી ગયો નીકળી ગયા છે આત્મા રહેલો પછી તારા બીજું બધું બીજા બીજી આ ભોગું ખરાબ થયું હોય બીજા નવા આપડેવાનું ક્યાં બેઠવાનું છે લાઈન સુગાની કનેક્શન લાઈન જાય આઈ લાઈટ આનો બે વો તો આધાર દૈને મત આયુના પહેલા નંબર વારો ના કઈ દીગાયા કોઈ સે વાત પૂછતી નઈ કોઈ દીગાય કરતો નઈ કોણ કહેવા હે ગની યે ગયા થે તો આ તો ટીકા કોણ કરે કોઈ નઈ કેમ કરી ને થાય આપડે સમજી ગયા આખો ટીકા જ કર્યા કરે કેમ કઈ બી ફજા થાય કેમ શાંતિ થાય એવું દ્રષ્ટિ કરના વાળી પોતે જાણે કે આપડે ખરા આપડે ફગાયા છે એમાં ના ફગાય બધું ઇફેક્ટ છે જગત ના લોકો જેને હંગે અને આપડે જવા નાખતું પછી પ્રજામાં આપડે આપડે કોઈ કશું બોલે દુનિયા ને આપડે આ નવી દુનિયા નહી લાગતી તમને લાગે જ તારે અહીં બોલે સાચી વાત છે એક જ એક જણ ના કહ્યું મને બીજી સે મળે આવું ક્યાં જશે પાછું પડી બોલાય કોને ના થયા ગુનેગાર ગયા હતા ગયા હતા થોડા ગુસો છે ને થોડા ગુસો છે આપડે થાય આપડે માણસ પૂરો થઈ જાય શું કરીએ કદી છે ઓપન થાય નાખો ને આપડે ઓપન નથી થયે મારે ગઈ તો પુણ્ય ની ગણેશ આમ કરવાથી આપણને શું ફાયદો થાય આપે આપી ત્રણ આપડે જેમ છે થતી જાય કેટલાક માણસો પેલા સિયો બધા દોષો કહી જશે પછી એનામાં કહી દીધું હવે નુકસાન પણ જાય ને ચોખ્ખું પણ જાય ના થઈ જાય જેવું હોય એવું કહી દે ચોખ્ખું થઈ જાય અમે અમદાવાદ ખાતે ઉશ્કેરાત વાળો પ્રેમ એને પ્રેમ જ ના કેવાય શું જેમાં ઉશ્કેરાત છે એ પ્રેમ એ પ્રેમ ના કેવાય આસક્તિવાય દેખાય નહી પ્રેમ અને ખબર ના પડે નાખ્યું ભાન નાખ્યું અને પ્રેમ માં પોતાનું ભાન રે પ્રેમ રે બધું કેમ કે બરાબર છે દાદા હા ક્યાં ક્યાં મદદગાર ગયા સમય અમારા લક્ષ્મ રહ્યા છે એક લાખ હોય તો આપડે સમજી આ સમજા આટલું એટલે એ તમારા લક્ષ્મ હોય સમય આપડા મહાત્મા છોકરા માં વાઘડી વાળા છે તો વાઘડી ખાલી વાળા એક આ ત્રણ ટીક ના ટેક જ ના ગસ ટેક જ બસ ઓકે ફરે થે વર્ષ વર્ષ જે દે કરવાથી પૂછી ફરે એ કે ભઈ આ એક એક વખતે કે પેરા પાંચ મિનિટ વે તો એવું એ કરતે બસ બે સીડી ને ચા સીડી ભરસી મેરો કશું નહીં જવો આ રે બહુ હાલ રાત્રે જોયા નહી હા ભાઈ રાત્રે કે જીવતા તો પેલા ભણાવે રાત્રા રાખે મહેશ્રી મહેશી કરાવે ઉતરતા બરાબર હવે હરિશંકર પંડ્યાંકર મન્સી ના મન્સી ના આ તે વખતેન્ટ ઓફ ઇન્ડિયા આંધ્ર ના હતા ને પેલા મારા સાહેબું નથી કે તે તમે બીજી તમે જાણ રહ્યો નહી હું પેસિડેન્ટ ઓફ ઇન્ડિયા છે તમે લાજ આવી ગયો બોલતી નથી લાજ આવી ગયો અને નાખે તો તરત જ આપડે શું થઈ ગયું છે આપડે ઘટ પડતો નહીં એમ થયું શું બોલે છું હું પેસી ડેન્ પછી ભાવ તો કરે ચોખા માણસો ને ચોખું ખાતું પણ આવું માગી આવે તો એમ નામ કે ભાઈ એ આપણે ડબલ કાયા વખત ના કહે તો દદર કરી હે નમસ્કાર કહેવાય એ ના કહે તો દદર કરી હે નમસ્કાર કે હ સારું છે ના કે તો દદર કરી હે નમસ્કાર કે દાસ કે દમે દેખાયું કરો ના સરસ ભાઈ સરસ હે હાયો સાબતી આર્કિટેક્ટ માં જવાનું છે ભાઈ ચાલો આર્કિટેક્ટ મમતા મારાસર થઈ ને મમતા ની અસર થઈ શરૂ થઈ લગ મરી ગયા હતા ને તારીખ ચોવીસ બે પંચ્યાસી શ્રી સવારે અમદાવાદ ઉપલિષું આવ્યું આવ્યું તો ઘણું પણ કઈ સમજાણું નહીં છે કઈ પામો નહીં શું સમજાયું કયું કઈ સમજાણો ને કઈ સમજ્યો નથી તમારો પ્રશ્ન છે प्रगत परमात्मा स्वरूप ज्ञानी पुरुष दादा भगवानी साक्षी है प्रतिक्रमण को બરાબર ભવો ભવ થી જે થયેલું છે બધું આવી ગયું બેસ તો બધું ભગવાન એ એક જ ચાવી દેખાય છે બસ બધાને એક જ હા એક જ છે બંધારણ રસ્તો હતી કે અંદર મિલા પડે કોઈ ગુરુ કે વાત ગયા કોઈ ગુરુ મિલા નહીં પડે અમારે કાલે વાત થઈ હતી બધા ચક્રો ને ધ્યાન મૂકી દો ધ્યાન એક અહિયાં કરો એટલે બધું ઉકેલ આવી જશે પુસ્તકો તો પ્રકાશ ના આપી શકે માહિતી આપે ભાઈ એ તો ભગવાન હજાર વાર વાંચ્યું કે આત્મા અમર છે આત્માની અમરતાની માહિતી ખરી અનુભવ નઈ ને આત્મા અમર છે માહિતી ખરી અનુભવ તો નહીં નઈ મેં કીધું કે આવશો એટલે દાદા પાસે આપણે જઈએ એટલે आ जीवन बाद बॉक्स वर्साव देविषदों मैं कोई गुरु पे इतने जे वस्तु प्राप्त हो मैं प्राप्त थी कहते મેં કણન હું પડે પતા લગાઇના પતા લગા કે સ્વયં કો જાનો લા ક્યાં રસ્તા હૈપુસે પ્રાપ્તિ નહીં હોય આપને પૂછે તો મેં કણ હું જાન મેં કહું પછી ઉપનિષદો વાંચવાથી મને એટલી ખબર પડી કે મેં કોણ હું જાણો સ્વયં કો જાનો પરંતુ એ પુસ્તકો થી તો જાણી ના શકાય કે એના માટે શું માર્ગ હોય હાથમાં આવે છે એટલે હાથમાં નહીં ય કોઈ નહી જ્ઞાની પુરુષ ની પાસે જા એ તને કે સી છે એ તો ખાલી છે આપડે હું જ છું એવું લાગવું છે હું જ છું તો જ્ઞાની પૂછ છે આ પ્રસાદી મને મળવી જોઈએ મળે કેમ ના મળે શું મા સાકર છે સાકર ગરીબ છે સાકર લઈ તમે પૂછના કરશે ઘડી એટલે શું મને કે અવલની અવક્ત જે છે એટલે એના હોય પડે એમને સમજી જાય આપ બોરામાં મૂકી દો આપ મરામાં મૂકી દો હા મૂકી દો તે લઈ ગયો બેસ ન કર એય શું ખબર ખબર એ તને છે દે બરા શું બોલે છે મને શું કામ નું શું બનાવ ભગવાને શા માટે બના ખબર નથી આ ખબર નથી શા માટે બનાવી મોક્ષ થાય છે નથી મોક્ષ થાય છે નિર્વાહ થાય છે આ બધું લખ્યું છે આમાં પણ આ શા માટે થાય છે શા માટે હું આવ્યો શા માટે આ દુનિયાનું નથી મૂળ પ્રયોજન શું છે આ કઈ ખબર પડતી આપડે બોક્સ નું નિર્માણ નું બધું ઉપનિષદ માં લખ્યું છે આ દુનિયા શા માટે બની હું એમાં શા માટે આવ્યો આ બધું શા માટે બન્યું એ કઈ એમાં મળતું નથી દરિયો દરિયો દરિયા માંથી વરાળ નીકળે વડા આપડે કઈ વળ છે દરિયો કાઢે છે એવું ચાલ્યું દરિયા ને કેમ તું હું વરાળ કાઢતો હોય તો રાત્રે પણ નીકળે આપડે વિચાર કુદરત કાઢતો હશે કુદરત ના સૂર્યનારાયણ સૂર્યનારાયણ કહે છે હું વડા હોય તો પ્લેટો ઉપર નીકળે પણ નીકળે પરિણામ શું ફરી વરસાદ ઘટ મા કોને બનાવ્યું કોઈ વસ્તુ કોઈ નો કરતા જ નથી નૈમિત કરતા કેવું છે હા નૈમિત સ્વતંત્ર કરતા હોય તો એ આપણને બંધ કરી નાખે એવો મોટો ઈશ્વર થાય નથી ક્રિસ્ચન વ્યુ પોઈન્ટ જો ગરકબાર હે પાઈ નાટરાઈ ફાટ ગાડી કે બે સરકબાર રિલેટિવ હે પાઈ નાટ ડાય રીઅલ હે પાઈ ધેન વોટ ઇઝ ધ ફેક્ટ ધેન વોટ ઇઝ ધ ફેક્ટ એ ઓન્લી સાઇડ હે રિપર્સન્ટસ એવિડન્સ તમાર આયા હા તબ સાઇડ થી ચાલે ને સવાલ મને આલા કે હું ગયો કેટલા બધા સહયોગો જોયા થાય તારા મિલન થાય મિલન થાય તારે કાર્ય બરોબર છે પણ પ્રશ્ન એ છે કે આ મેમિત મને ક્યાંથી ભટકારવું કે હું ફસાઈ ગયો આ મેમીપિક હું ભોગ કેવી રીતે બની ગયો અને બની ગયો તો હવે એમાંથી નીકળી કઈ રીતે જાઉં એક સવાલ આ તો બધું સમજાય છે જગત આખું નિર્દોષ છે બધી વાત સાચી ભગવાન જન્મ આપ્યો ત્યારે મને પૂછવામાં નથી આવ્યું જન્મ લેવો ઈચ્છો છો મારો જન્મ થયો તે વિશે મને કોઈ પૂછ્યું નથી કે તારે જન્મ લેવો છે અને મારી કોઈ મરજી જાણી નથી તમારી મરજી ના આધારે જન્મ આપવામાં આવે તમારા મરજી ના હતા તમારી વાઈ તમારો જન્મ તાર છોકરા તમારા કપડા તમારું મકાન જન્મ થયો બીજા બતાવ્યું કે આ તમારા માલ છે આ તમારો પાપ છે તમે લઈને આવ્યા હતા તમારું જ છે આ તમે જ લઈને છે તેજ માર્ગ બેભાન મારી મરજી કેવી રીતે આ ભાઈ નહેબી બેઠા છે અને આટલું પાય ને અસરો વાળું જગત છે ખોરાક ખાય છે ને ઝાંડી થાય છે ઝાંડી ચડ્યા ઉપર હા કરીએ કરીએ કરીએ મુક્ત છોડી છોડવું છે તમે શું <laughs> <coughs> <coughs> <coughs> <coughs> <coughs> <tempel hai> <coughs> બહેરી આ છોકરા આપણી મરજી થી આપણી સાથે થયા આપડા કર્મ ના પડે હવે જયારે હું આપ બને બજાર કૃપા થઈ હું આપણી પાસે મોક્ષ વિનંતી કરું ને આપતો આપડી કરુણા થી આપો તો મારી એ ફરજ નથી કે મારી સાથે જે હોય કર્મો થકી સ્વાર્થ પડવું ના કહેવાય ને મમતા કહેવાય મમતા પેલું પોતાનું પોતાનું કહી દેવું અને બીજા બધા હોય ના કહેતા હું તો નિમિત્તે માત્ર છું આ લોક જો છે મારા સાથે હું તો કરતા નથી હું તો નિમિત્તે એટલે બરોબર છે કે એ લોકો પોતાનું જાણે હું મારા માટે માંગુ છે પોતપોતાની કરી અધ્યાત્મા પોતપોતાની અને ભૌતિક માં અધ્યાત્મ પોત પોતાનું એમાં કોઈ તૈયાર હોય નહિ કહી શું બે ફરજો તો ફરજીયાત છે ફરજીયાત માં ફરજ છે આ લોકો તમ ફરજો બધાય બધા એવું ના બોલાવી ફરજિયાત બોલાવેત છે બેવું કઈ ને છોકરા ને પીઆવી પડે છે ફરજિયાત છે વી કહેવાય નહીં હું કઈ તમે ભણાવું છું કેવું ફરજિયાત છે બોલાવી નઈ ત્યાં બોલાય છે લોકો સંપતિ ઉભું થઈ જાય ભગવાન રોજ ના તો હજારો પ્રતિક્રમણ કરવા પડે છે અતિક્રમણ કરે એટલે બરાબર સવારથી સુએ પાછો પ્રતિખબર કેરા કરે તો પાર આવેવું નથી શું કરશો આજે અમે ડાર આપી દીને હા હા કે શું કરા કંઈ નથી આ તા પ્રતિખબર અંધારાય છે નહી તો મારી ગેશ હા દેખ્યા સારી છે હા ના ના પતિ આજે બતાવી છણ આવી જાય સૂર્ય ઉગી જાય તમને લાગે દિવાળ ઇસુ પરાલ ઇસタル God has not દેખાતો હોય પછી પાછું ફરી થોડી વાર જોઈએ વાદળ આવ્યું હોય વચ્ચે સૂર્યાસ ના દેખાય ના દેખાય ના દેખાય વાદળ કાળું થોડી વાર જોયું ત્યારે લાલ કુંડાળું ગોળ દેખાયું પાંચ મિનિટ પછી જોયું તો એ કુંડાળું કોને કર્યું વાદળા હતી ગયા વાદળા ગાઢ હતા ને ઓછા થયા આ કુંડારું સાયન્ટિફિક સંજોગો આમ ખસી ગયા બીજા ભેગા થયા આપણને કોઈ બનાવ્યું નથી બનાવ્યા કોઈ છે નહીં કોઈ બનાવી શું ને આ મનુષ્ય બની શકે કોઈ માસ બનાવી નથી બ્રહ્મા એ બનાવી નથી કોઈ બનાવી નથી જે પરોટા થાય છે કે હોલ ડાઉન હે આપરામ થાય છે હા આપરામ મોટો હે કે આપરામ નોનો હે કે આપરામ છે જલ્દો થાજીએ ઇતરે નાણ સડે છે ને કોઈ કોઈ બેઠે નહીં જઈ છે ને કોઈ એકલ દીયે કોઈ બેઠે નહીં દીયે કોઈ કાઈ સંસ દીયે ના દીયે કોઈ તો પેણે ઉઠી ગયો ભાઈ આપડો બરાબર કેના આદિમ ઉભરાયા છે સમજો સમજો થેન્ક યુ સર એવો સરકમ આવેદન કીધા થાય બહુ તો આવો મોટો બાબત